એક દિવસો હોય તો બીજો દિવસ હવે નહી તો લાખ અવતાર એ દિવસો હવે નઈ અંધારામાં એક જ દિવસો હોય ને બીજા વીસ હજાર દિવાર ગયા વીસ હજાર દિવાર ગયા તમારે ગામના કેટલા દીવાર ગયા રીતે સર્જી ગયો તો એવા બીજા દીવા કુદરતી રીતે કઈ પણ પ્રયત્ન વિના કોઈ બને તે પંદર હજાર હોય નહીં અનંત નું ભેગું ગયેલું ને અનંત ગયેલું ત્યાં ભાવ પૂટ્યો દારૂ કર્યા આગળ કોઈ ખુલે અમારા માં કેટલો માલ છે તમારે શું કામ કરો જોવા દોરે કામ હોય ત્યાં જો બીજા બધા નું જોવા છે ચાર સારા આવે તમને ચશ્મા આપી તમે તારે જો હું તમને ચશ્મા આપીને જોજો તો મારી પાસે ઓપરેશન કરાવો મારી પાખાના માં ઓપરેશન કરાવ પછી લાગે પડે બીજો પ્રશ્ન છે અવતાર કોને કે છે કે જેને જે છે કે જેના બે ત્યાં અવતાર હોય એને અવતાર કહીએ છીએ આપણે બાકી હોય પૂર્ણ એટલે એનું પૂરેપૂરું પૂર્ણત્વ થયું નથી અવતાર એટલે જન્મ લે નહીં તો માતા ને જન્મ લે નહી પૂર્ણ થયા નથી પૂર્ણ થયા પછી માતા ને પેલી જન્મ લે નહીં તું જવું અવતારો બંધ ગયા પછી મોક્ષ ની ગતિ આવે તો મોક્ષ પછી બીજી કોઈ નથી કરી અવતારો બંધ થઈ ગયા પછી મોક્ષ ની ગતિવો પડે આ અવતારો લેવાના બંધ થઈ જાય આવે અને મોક્ષ ગતિ આવ્યા પછી પાછો જન્મ લેવાનો બંધ થઈ જાય ખરો મોક્ષ પછી મોક્ષ મોક્ષ પછી પાછો જન્મ લેવો પડે થઈ જાય મારે પેટે ના મા આપણા લોકો શું માને છે કે ધોરી દે એ સમજે નથી એ આપડા લોકો શીખવાડે પછી વેદ પુરાણ ઉપરી હોય ચાર વેદના ઉપરી અમે કહેવાય કારણ વેદ ચાર વેદ ઇઝ નોટ નહી This is that. અમે કહીએ દિસ ઇઝ સેટ વેદ લેટું જ્ઞાન અહીંયા આગળ ફૂલ શબ્દોમાં કોઈ સૂક્ષ્મતમ આત્મા હોય નહીં atma શબ્દોમાં સુક્ષ્મતમ આત્મા હોઈ શકે નહીં વર્ણન કરી શકાય નહીં અવસ્તરીય હોય નિશબ્દ હોય વેદમાં હોય નહીં વેદના ઉપર એવા જ્ઞાન બરાબર અને જ્ઞાની પુરુષી બોલે નહીં એ બધું નવા વેર કેવાય શબ્દો ને કર્યો એ જોયું નથી હિન્દુઓના ત્રણ પ્રમાણે સારું પણ સંસાર સુટલે માટે સારું સંસાર સુખ આપડે જોયતું હોય તો સારું સારું વાંચન રાખવું લોકોને સુખ આપવું લોકોને સુખ આપો ને એટલે તમે સુખા જ આવે છે બે ના વાંચે ચોપડી લેવા દેવા નથી આ તો સુખ આપવાની શરૂઆત થતી નથી એટલે ચોપડીઓ વાંચે છે ખબર છે અને આ લામાણે લખ્યું લોકો માસ વાંચે ત્યારે આ માલ જોયે તો માલ તો જોયે ને બહુ સુધી તો માલ લેરવાડાઈનો એ બહુ માલ ના હોય તો બલી માલની જરૂરત ના છે એટલે વેદ પુરાણ શું કહે બિચારા જપને વાળો કબૂદ હોય તો વેદ પુરાણનો નથી હા ગુરુ જેની ગાડેમો તો જેતે હા ના બન્યું કેવું જીવન એટલે નવો વ્ય લાગે તો આપડે કેવું ગાળો બધા બધો એ તો ચિત્રજી ચિત્ર નું તો ખરું ને એનું હોય આ કઈ એક વાર બધા નથી થાય છે હા વેદો વાતા કતું નથી તીર્થ વ્રત પૂજા પાઠ કરવા નથી મારું દર્શન તો મારું પોતાનું જ્ઞાન અનન્ય ભક્તિ જ્ઞાની કૃપા એ જેલાઈઝ કરી દેવું એ ભગવાન જ્ઞાન પછી અનન્ય ભક્તિ ઉત્પન્ન થાય તમે ખરેખર સુરેશભાઈ છો ખરેખર સુરેશભાઈ છો સંતો તો આવ્યું મંત્ર દીક્ષા ગુરુ પાસે દીધા પછી મંત્ર પણ મન આરાધ્યુ નથી તો આ ગુરુ બંધ પ્રભુમાં જે ગુરુ એ મંત્ર બતાવ્યો હોય એ મંત્ર માં જો કદી એકાગ્રતા ના થાય તો એ ગુરુ કાચા છે એ ગુરુ કાચા કેવાય મંત્ર માં એકાગ્રસ્ત થઈ જ પ્રશ્ન પર ધર્મ સત્તા ક્યારે શાસન કરશે દસ વર્ષ પછી રાજ સત્તા પર ધર્મ સત્તા શાસન કરશે ક્યારે દુનિયામાં સચિવ કેવું લાગશે સચિવ અવતાર ક્યારે થાય ગીતામાં કયું સાજુ ના પરિપ્રાયણ એ તો જયારે દુનિયામાં દુનિયામાં જયારે કહ્યું બેસે તો ભાઈ માન થઈ જાય ત્યારે અવતાર થાય માનવ માંથી દેવ ક્યારે મળી શકે એ માટે વ્યક્તિ એ માં શું કરવું જોઈએ શંકર ભાઈ તમને આ તામ માટે આવે તમારે હા સુરેશભાઈ કામ માટે જાય શંકરભાઈ જ્યાં તો શંકરભાઈ કામ કરી આપે તમારું પણ તમારે જે અઢ કરે અને તમે સુરેશભાઈ પાસે જાવ તો એ ના કરે એટલે તમે મનમાં એ કહો કે મેં કર્યું છતાં અમે ન કર્યું એવું ના લેતા એવું તો મનમાં લો નહીં અને ફરી પાછા તમારી કામ કરો સમજો ને આપણે આપણે દુઃખ દે પણ આપણે એને સુખદ આપીએ એ આપણે દુઃખ દે પણ આપણે એને સુખદ આપીએ તો સુપર હ્યુમન સમજાયું કાયદો ગમે જાય કાયદો સંયમી જીવન જીવવા માટે છે જાણવું જોઈએ અને સંયમી પુરુષ ના પાસે જઈએ ત્યારે સંયમી જીવન શરૂ થાય હોય ને અસંયમી રૂપિયા અકસ્માત હા તો અહીંયા ટીએ તો એ લોકોને સુખ આપે ત્યારે બીજા લોકોને સુખ આપે એટલે સુખી થયા વગર રહેવાનું લોકોને દુઃખ આપે એટલે દુઃખી થયા રહેવાનું સુખ આપવાથી સુખ બનશે કરવા જોઈએ માનવી નું સાચું સુખ પ્રયત્ન મેળવવા માટે સહ્યાય પુરુષો ની પાસે જ આવું જોઈએ એની પાસે જ વાત સમજી જોઈએ સાચી ખુલાસો થાય છે કે પાંચમું વ્યક્તિ એ અજાત શત્રુ ક્યારે બની શકે એ માટે શું ઉપાય કરવા છે અજાતુ પોતે કોણ છે ત્યારે અજાતુ થાય તમે શંકરભાઈ છો પણ શંકરભાઈ તમારું નામ છે સાધન છે તમે શંકરભાઈ નથી માય ને એ બી શંકરભાઈ એવું બોલો માય ને એ બી શંકરભાઈ એટલે તમે શંકરભાઈ જુદા છો કે હું કોણ છું એ જાણે ત્યારે એ તમારી બની શકે અજાત શત્રુ ચત્રુ ના મારે એને મારે તો એને શત્રુ ના કરે શત્રુ હોય ના મારે તો એને શત્રુ ના હોય તમારે સંસારી અજાત શત્રુ પૂછો નહીં ગાંધીજી જેવું ગાંધીજી એ આપ્યો છો જા પછી એના બધે હું બધા ભગવાન દેખાય એટલે પછી કોઈ એને મારે તો શત્રુ પણ નથી એ પાછો ઈજા છે શું થાય શું થયું આ જગત માં હિસાબ ચૂક્યા સિવાય કોઈ છે નહી તમને જે ગાળો આપી જાય તો તમને ગમતી હોય તો બીજી પાંચ ધીર આપને ગમે તો શું કરવી ના ગમે શું કરવું પડે જો આપડે ગમે કહીએ પાછલા પેલા આપેલી છે ત્યાં જમે કહી અને ગમતી હોય બીજી પાંચ ધીરો વ્યક્તિ પોતાની જવાબદારી બજાવતા વ્યક્તિ ની ના ઈચ્છા હોય તો પાપ કરવું પડશે બધા લોકો ને ઈચ્છા નથી છતાં પાપ કરવું પડે શું કારણ પોતાના હાથમાં કરવાનો નથી બાપ કરવું કોઈને કરવું પોતાના હાથમાં નથી કરવું શું આપડા હાથમાં આપણા હાથમાં થાય આવે નઈ પૂરો કેમ ઉઠો કાક હું જબીરો છે નહી તમારા હાથમાં ભીઝતા આ બધી સત્તા બીજી સત્તા ના ચાલે છે અને પોતે હું કરું છું કરું માછી માં ખાકી એ પાપ કરે છે તો તેમને શું કરવું એમનો ધંધો ચાલુ રાખવાનું શું કરવાનું લોકોવાનું કરે જેટલો પાપ લાગે છે એના કરતા વધારે પાપ ખાનાર ને લાગે પેલા તો પેટીયા હલ કરે કોના હલ કરે અને ખાનાર મોસ્ટ માટે ખાય છે કાના ને રોપ આપડા માટી કહ્યું ને કે બીજી શક્તિ કરાવે છે સમય નથી કરતા તો કે તો પછી આ બીજી શક્તિ કરાવતી હોય તો આપડે પછી પાપ ને પુણ્ય ને આ બધા કરવો કેમ ભોગવવાના સાપ કરે છે એ બીજી શક્તિ કરે છે અને તમે ઉપર થી કરો મેક્ત બોલવાનું જ ભોગવવું પડે કરવાનું નહીં ફક્ત બોલવાથી ભોગવાનું કરવાનું હા બોલવાથી નહીં માનવા કેવું માને છે એવું માને જ છે ને એવું લાગે છે આપડે કરતા તો છીએ જ નહીં ને નથી કરતા નથી કરતા કરતા નથી કરતા નથી આ શરીર ને ભોગવવું પડે છે ભોગવવું પડે છે ને છતાં આ શરીર ને ભોગવવું પડે હું કરું છું ભોગવવું પડે અહંકાર ભૂલી ગયા તો ગત જન્મ ના જે આ જન્મ માં આપડે અહંકાર ભૂલી એટલે આપડો અહંકાર ખરાશ થઈ ગયો તો પછી ગત જન્મ ના જે પાપૂર કર્મ છે એ તો ભોગવવા પડે ને હજી બંધ થાય પાપ ના છે તો બધું પડે એ પાછલા ભગવતી કહે કૃષ્ણ ગુમા એમ કહ્યું કે આ કર્મ કરે છે કર્મ અકર્મ દેખાય છે ના ખબર પડે દેખાવા માં બધા ઊંધા ઊંડા થવા પડ્યા લોકો અટકશે તારે ખબર પડશે આ તો કુદરત કુદરત કુદરતી શક્તિ છે ચાલી રહ્યું છે હું કરું છું એ કુદરતી શક્તિ આપડો અહમ કેમ ભૂલાવતી નથી આપણો અહમ કેમ કેમ કરતી નથી ખરેખર એમ લાગે છે કે આ હું કરું છું બરાબર એ શક્તિ આપણી પાસે આ બધું કરાવે છે તો એ શક્તિ ને આપણું એ કઈક પાપ ભોગવું પડતું છે શક્તિ ને ના એ ત્યારે જ છે આ જે કરાવે છે માસ્તરો આપણને નાપાસ કરે નાપાસ રિઝલ્ટ આપે એનો જન્મ્યા હતા લાકડા માં જતા સુધી બધું છે ખાલી એટલે જગત સમજતા નથી એટલા બધું અંદર થઈ રહ્યો અહમ પગ ની વ્યક્તિ થી ભૂલમાં અલંતર પાક થાય ભૂભોગ એને ભોગવવું પડે અહમ પગર વ્યક્તિ હોય એનાથી જો ભૂલ માં પાક તો એને ભોગવવું પડે એના અહમ વગર ભોગવવું પણ બંધાય નહીં બંધન ના બંધ ભોગવાઈ રહ્યો છે કોને બનાવ્યું એવું લાગે છે ભગવાને બનાવ્યું કે છે કોઈ ના સાયન્ટિસ્ટ કે ભગવાને બનાવ્યું તમને કોને કહ્યું શીખવાડ્યું આ બધું ક્રાઇસ્ટ કર્યું છે ગોડ ઇઝ ક્રિટર ઓફ ઇસવેલ્ફ મેડ કરેડ કરેક્ટ ક્રિટર ઇઝ કરેન્ટ સાયન્ટિફિક ઇઝ સેલ્સ બદલ થયેલું છે જો ભગવાને આ કર્યું તો પકડી માંગડો ભગવાન સૌ તો નાથ છે અને તમારી અંદર જીવ માત્ર ની અંદર અને પ્રકાશ આપે છે બીજું કઈ કરતા હતા પોતે એ ભગવાન તું કરતા હોત તો આપડે કરવું ના પડે અને આપડે કરીએ એટલે ભગવાન ને ના કરવું પડે બધી આપડી જવાબદારી એ શક્તિ ભગવાન કહેવાય કે નહી ના એને ભગવાન તીર્થ કેવાય શક્તિ ને કોણ ચલાવ તો એ શક્તિ ને કોણ ચલાવે ચલાવવાની જરૂર નથી કોમ્પ્યુટર જે મોટું જબરજસ્ત કોમ્પ્યુટર હોય છે એ તો મિકેનિકલ છે જે પરીક્ષા આપ્યા આપતી વખત તમારે તપાસ રાખવાની જરૂર છે રિઝલ્ટમાં તમારું કોઈ ચાલે નહી આ રિઝલ્ટ છે પણ એમાં ફરી પરીક્ષા આપી રહ્યા છો ત્યારે તપાસ રાખી દેવા વિચાર કર્યો કેવાય આવતા કોનો આસ ના આધારે દેવાય ઇફેક્ટ ના આધારે પણ આ તો પુછાસ એને સારો કર્યો ખોટું કર્યું ના કરવું જોઈએ અને થવું જોઈએ એટલો ભાવ રહેવો જોઈએ એના ભાગી ના એ પૂર્વ પહાર ના હિસાબે માણસ કોઈ લોસ દેતો હોય ચોરી કરતો હોય તો એ રીવાજ થયો નથી આપણે મારા આ ના કર્યુંટું થઈ રહ્યું છે અને ચોરી કરી તે તો એ પોલીસ વાળ પકડે મારે ત્યાં રમેશભાઈ તમે આમાં બગાડ્યું એમ કે તમને પધલભૂ થાય જગત જ પગલ છે તેમજ મેરા પધલ જાય હા હું જોઈ જ બોલું છું પુસ્તક નું વાક્ય નહીં બોલતો હું જોઈ જ બોલું છું પધલ સઈ ગયો પછી તમે પધલ બી ઊભું ના થાય કોઈ ગાળ વળતે બદલ ગુના થાય તમે મારે બદલ ગુના થાય મકાન પી જાય તો પધલ ગુના થાય વસ્તુ હોય તો બહુ થાય અઘરામાંગમ થાય વિશેષણ છે સરળ છે સહજ છે સુગમ છે ત્યારે મોક્ષાતરી થઈ ગયા અમારો મોક્ષ ભગવાન નો દર્શન કરે ચિંતા જાય ભગવાન ક્યારે કહેવાય ચિંતા જાય एक मतदा कल्पना तू देव कल्प दिखाई नहीं बिद को दिखाई नहीं दिखाई तारी ना की पर ये तो दृश्य से अरे भगवान दृष्टा शू મારી કાળી નાગર થર્શન થાય પોતાને સર ચિંતા ચિંતા એ નહીં ચિંતા હોય તો ભગવાન કચ્છ કર્યા છે કોઈ કે એ વાત મનાય કેવી રીતે મને આ તમે શું શું વિચારો જે વાત કરી ને ભગવાન કલ્પના છે આપની જેવું દેખાય આપણે જે વાત કરીએ સ્વામિનારાયણ ભગવાન દેખાય છે જ્ઞાતા દશા જ્ઞાતા દશા એ ભગવાન છે દ્રશ્ય અને જ્ઞેય વિનાશી હોય કેવું હોય વિનાશી હોય દ્રષ્ટા જ્ઞાતા અવિનાશી દ્રશ્ય અને જ્ઞેય મૂળ સ્વરૂપે અવસ્થા સ્વરૂપે દેખાય આપણને દ્રશ્ય અને જ્ઞેય એ વિનાશી હોય અને મૂળ સ્વરૂપે એ પણ અવિનાશી થાય છે હવે જે છે તે વસ્તુ જુદી છે કૃષ્ણ ભગવાન જુદું છે અને તમે જુદા છો કૃષ્ણ ભગવાન થી તમે જુદા છો શું છો અમારી કોઈ કૃષ્ણ ભગવાન નું અને અમારું કીધું એમણે ખ્વા થયેલી હોય ચાલે બિગિનિંગ માંથી ભૂલ થયેલી હોય ચાલે થયેલી હોય પછી ગુણાકાર આવે ખરો એક રકમ તેમ અને એક રકમ પર થાય કરો ગુણાકારી ગુણાકાર થાય એટલે કઈ શીખી લેસ્ટ કેટલા માણસો આવું બોલો છો તમે અબંધો ભગવાન ભગવાન લપન છપ્પન હોય ખરી લપન છપ્પન હોય ભગવાન શું કરવા હોય ભગવાન ને શું કરવા લપન સપન ના હોય હા એ લપન સપન હે પરમાનંદી છે ફક્ત જી માત્ર પ્રકાશ આપે છે સંસારવા માટે પ્રકાશ ને પાવર ગણો છો તમે પ્રકાશ ને પાવર ગણો છો ના પ્રકાશ પાવર ના પ્રકાશ પ્રકાશ ઉતરી ના જાય અને પાવર ઉતરી જાય પ્રકાશ તો પ્રકાશ પ્રકાશ છે જે પ્રકાશ વાંચતી ના દેખાય એ પ્રકાશ કહેવાય સુધી દેખાય એટલે પછી એટલે કામ લાગેલું તું ને ઇન્ડિયન છે ખોટું નથી ગોળ ઇઝ ક્રિએટી છે એ આપણી વ્યવહારિક જ્ઞાન એટલે ત્યાં સુધી આ પામે બધા એ ભગવાન ને ભણાય ક્યા ભગવાન કરે છે અરે બાકી ના બીજી વસ્તુ વાર ખંભાઇ રજૂ કરે નઈ હા જેનામ કરતા પણ ગુણ જ નથી કરતાપણા નો ગુણ જેનામ નથી તેઓ અ કરતા એ જ થાય છે શું નામ કહ્યું તમે બાલુભાઈ બાલુભાઈ ને કોઈ કહે છે બાલુભાઈ બગાડ્યું તમને પદક ઉભું થાય ને માટે આ જગત જ પોતે ચિંતા ચિંતા બધી કૃષ્ણ ભગવાન દર્શન કરવા ગમે મારી ના દર્શન કરવા ગમે તું તમે કર્મ ની થિયરી કઈ ને અકર્તા કહ્યું કે કર્મ ની થિયરી કયું એવું સંસાર અંદર છેલ્લે વખતે જઈને તમે બોલો કે તું છોરી વાય શું કે છે હા તમારું છે શું છે એટલે તમારે શું કરવું છે શું ઉપાય કરવો છે એટલે પ્રોજેકશન છે આ બધું હમણાં આશ્ચર્ય નથી ભગવાન તો ભગવાન જ છે દેખાય છે ને એમને ભગવાન ને બધા દેખાય છે ને તમારું ભગવાન પંચ દેખાય સુધી આ વખતે નથી કાંઈ પ્રમ્બરે રસ્તો તો પેલો પેલો નોર્થ માં જવાનું અને પછી હિમાલય થી પરિદેશ બધે ફરી આયા બધવાનો પુલા પડાવ્યો આપડે કઈ સાહેબ સહજ મારો ઉકેલ લે હું કયો એટલો પટકું આ રસ્તા ભૂલો પડી જાય મારું દશા થાય કે એટલે આપડે કઈ સાહેબ મારો ઉકેલ લે એટલું જ કેવાનું નોકરી કરવી હોય તો આપડે કેવું ના પડે કે સાહેબ મારું નોકરી કરી ના કેવી પડે તમને કેમ લાગે એનું કેવું પડે મારી નોકરી એવું તમારે કેવાનું કે મારો ઉકેલ અને બીજું તમારે એ કે જો મારા મારા જ થતું હોય તો તમારી પણ આવા જો થતું હોય નથી આવડતો નથી પણ નથી તમે દોડો નથી રહે ઉભું ચે ભાગ્ય ચલંત નુંદન આથી વાત એ તમે તમે દેતા હોય તો તમને કોણ વિચારે એટલે જે આ બધું એનું જ ફળ છે આ તમારી કર્મનું ક્રિયાઓનું જે હું કરું છું પહેલાનો સવાલો હિસાબ છે તે કરે છે રિઝલ્ટ ઇફેક્ટ ઇફેક્ટ કરે છે એટલે કોજી કરવાના ફક્ત ઇફેક્ટ કરે કોઝિજ નહીં કરવાના પેલા ઇફેક્ટી જ બંને હતા આ ફક્ત કોઝી નહીં સંસ્થામાં જો કહો તેનું ફળ છે કર્યું છે આ ના આધારે સારા ભાવ કર્યા લોકો ના આધારે બધું આધારિત છે બધું એક એક આધારિત છે આજે જે દુનિયા જે રીતના દેખાય છે દુનિયા જે રીતના દેખાય છે એ તો એમ જ માને છે એવું તો બધું ખોટું ભગવાન કઈ એવો નવરો નથી ગૌ આપવા હોય તમારું જ છે આ તમે ત્યાં બે વાળ બોલો તું ચોર છે તમે તું રાજા તું તો રાજા કે છે માટે પ્રોજેક્ટ છે હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબિલિટી તમારી છે નહીં હું કરું છું બોલવાના અહંકાર ડિસ્ચાર્જ ભાવે છે કેવો છે ચાર્જ ભાવે નથી એટલે એ અકર્મ કર્મ આ કર્મ કરો છો ને છતાં અકર્મ કર્મ કરતા છતાં અકર્મ આ બાલુભાઈ છે એ બદલાવા નથી એમ બાલુભાઈ રહો રમેશભાઈ પણ તમારું તમે શું જાણ તમારી જાતને હું તો ઉમદ છું હા એ તમે રમેશભાઈ દાદા આ બધા કે છે કે હું કરું છું અથવા હું કરે છે એવી પરિસ્થિતિ છે હા મે સાચી દેવાજી કરે છે કે સમજ આઈ ઇટ હેપન્સ